અમે અમે એને એમ કેવા માંગીએ છીએ તું અપ્રમાણિક કરું છું તેને મને વાંચો નથી પણ હવે હું તને આ કઉ છું તે પ્રમાણે વધારે પડ્યા એટલે આ માર્ગ જુદી જાતનો અને ઉપર પ્રકાશ આપે તે જુદું અપ્રમાણિક પણ હું કરે છતાં અમારા જ્ઞાન એ પોતે કામ ચાલે ઉપર નહીં દખો નહીં દખંધો કરવાનો બધાને શું જેને જે ધંધો હોય છે કારણ કે જ્ઞાન જે જોયું ને એ ખુલ્લે ખુલ્લું બહાર પાડી રહ્યું થયું ખુલ્લે ખુલ્લું જે જોયું એ બહાર જ પાડી કારણ કે બધા લોકોને જ્ઞાન મળે ત્યારે તૃપ્તિ થઈ જાય જય चारित्र शुद्धि कोने कहत जगत समझी सक्य चारित्र शुद्धि कोने कहत भ्रांति मजदूर लौकिक भाषा कई भाषा मैं લૌકિક ભાષા છે આવા થઈ ગયા છે સમજો ને એટલે અમારે અહીં કોઈ જાત નું ભાષક નથી શું કયું નઈ પણ કેવડી જ્ઞાન જ્ઞાન આપ જે અક્રમ થી કેવળ જ્ઞાન કેવાય છપ્પન ડિગ્રી એટલે તમને પચશે નહીં પણ આ જ્ઞાન તમને મુક્તિ તમને આપશે અંદર શું કયું આ ચાલે છતાં સર્વ અવસ્થામાં મુક્તિ રહેલા છે માણસ છે ડુંગરસિંહ મહારાજ શિષ્ય નાખ્યો છે બિચારા કાપુ પાડી દીધું પણ હું ગયો નહિ એક જ વખત મળેલો આખી લાઈફ માં એક જ વખત હું ગયો બેઠા વિધિ મૂકી દઈ કલ્યાણ ના થવું જોઈએ મહારાજે કેવડાયું કે ભાઈ તમે તેમ કરીને મને અહિયાં જ્ઞાન આપી જાવ ગાડી ગયું મહારાજે કેવડાયું મને જ્ઞાન આપી જાવ એટલે પનવેલ અહી ગાડી લીધ ગયા અમે ક્યાં જઈએ કે મહારાજે જગ્યા ફરી કાઢી દીધી એટલે કઈ ઘોડે બધી છે બગલો ફરી કાઢ્યો મહારાજ મને કહે છે બગલો છે ત્યાં આગળ આપ આવી શકશો ને તો એટલે મહારાજ ચાલી ને ત્યાં આવ્યા અને ગાડીમાં ત્યાં ગયા અને પછી કપાળ ઘણું મુશ્કેલ થઈ પડે પણ તે બધી મુશ્કેલી આવી પેલા હું પેલું કે મારે બોગ સુ છે મારે ગમે ત્યાં થાને પાછી થાય ઠીક હશે પણ મહારાજે કરી આપી દીધી એક પબ્લિક માં મુશ્કેલી એમને શાંતિ કરી આપીને આજે જય શું એમના પેલા શિષ્ય બધું આવું આવું સ્વચ્છાચાર કરે છે એ કે છે આ છે જ્ઞાની પુરુષ શું કે છે એટલે ટીચર ને સમજ નથી ટીચર વ્રત માં નથી આજે ત્યાગમાં ત્યાગમાં આ ત્યાગમાં છે પણ નથી વ્રત કોને કેવાય હું વ્રત માં છું પણ તમને દેખાય વર્તે નિત્ર ને કુચારિત્ર એ વસ્તુ જુદી છે એ સારા કાળ માં સુચારિત્ર ની કિંમત છે નથી પછી હું બીજી દવા આપું છું પાંચ માં બધા બહારના ભાગના ભાગ છે ને દવા થી બધું કપડે છે ચારી છે ચારિત્રિલ ને કહેવામાં આવેલ એટલે એ ચારિત્ર ભગવાને ચારિત્ર સિલ ને કહે છે મંદગતિ ને પામેલા હોય કેવું મંદ ગતિ ને પામે મંદ કચારી હોય મંદ કચારી ને ચારિત્રાય ચારિત્રાય બધી સાપ ની ઓળી ગરમ થાય તો સાફ કરાવે નઈ એટલું બધું સીલવાનું કે ચારિત્ર નો જેમ ત્યાગ કર્યા કરે છે એનાથી મને એટલું કરે છે ઈરાદો ખોટો નથી પણ માર્ગ મળતો નથી એટલે પાણી પાણી રૂંધાયું છે અને આ તો ખુલ્લા માર્ગ નીકળ્યો આચાર્યો આ મારા સદી પામી કામ નહીં એમને પહેલે એમ કર્યું તમારો પેલો કરો છો આ તમે કસાઈ છો કસાય થઈ જ એને કેરાન સંતાને તેલ નહી કઠાય ના હોય તો બરાબર મુલાયને તો કોઈ ના આવે મારા માં કઠાય વન સુધરવા કરું તો મરક જવાની ચાહ કઠાય રહી જો હું જો રોજ માં માહે લોખી દી આ મંદ કઠાય જો હું આ મંદ કઠાય એટલે ઓ નુ નુ હેલો કેમ સંગરે સંગરે પ્યાથી દે કે લસ તો નો કે આ ત્રદોયાના કે આ કેરસ તો કઠાય રહી એ હું બોલતી નહી કે સુધી કેમ લે છે નાની કોરગેંગ ડાંગમાં કે એટલે બારણ જમ આપણે ફોડનાગી દે ઇનમાં જોડા રાખે ને ભાઈ શાંતિ રાખ કે નહમ જરાડું એ તે નું જો એક પ્રોગાઈરર કેરિયાલ દેલ બારગે તો આજે મેં ને ગળું નહું જ્ઞાની પુરુષા પર પરને તેના હોય અને બાજી આરાનો ન હોય પપ્પાને કહ્યું કે શું રહે નારી પુરુષા બાજી આરાનો હોય એ જ આ તો કથા ક્યાં જમ જી આ બાજી મને પૂછાય છે ઓ બારું જ એમ કી દેવાઈ ये हम तुझे नहीं देते हम रुकियाम फुकी जमा देते ये क्या कर रहे हो ये सब मत कर गाना गाना गाना बंद कर ले चल आगे जा मैं देखता हूं वो देख सुन मुझे लगा तुम जला सकते हो बस ना ना मैं बता रही हूं ना ना जलाओ लिखो यार का जलाओ लिखो ना जलाओ मैं तो आके नहीं है एक बात बोल के कहता हूं શંકા નો કરનાર સંતાલો સરલાવલીયા રિલેટેડ બાતે ગણવામાં કેટલું આવ્યું કે જે પહેલાના પ્લાનિંગ છે પ્લાનિંગો થેસાને થાય તો પરિવારના અમે આપી શક્યા નહીં સાંગે પ્લાનિંગ વેસા દેશે કે નહીં બહુタル ક્વોન્ટિટી થાય કેનો એ ગિવર જોર અને ગણ મરે તો ફટા કે પીતો નહી આપી શક્યા બટ નિસાન નિસાન જ તો મારા બેહીરિન તોય બળવે નહીં તો ભાઈ અમે એ માય જોડે રહેને એ માય જોડે રહેને દેહલાપણ ન બે કોમ કરત છે અંદર દેહલા છે દેહમાંમાં સંપૂર્ણ અંદર દેહલા છે આયા ગરેક બેન સિલાક તો પ્રેકિલા પ્રેકિલા આવી બે એ બે જાણે લખનો કે બી અમે કા મા આ બધું જો કે તો આમાં કોન ન જલે એક મહિનો એના સા આટલું ઉતર ગઈ કે કેમ ના થાય કે તો બધું આધી કરી તો વાસે હે કે તો રોયાર દી ભલે અને બસ બજે લાગે બધું ગરે છે મને ગજબ છે ચંદ્રમા આવું છે મને ચંદ્રમા આવો છે 나비는 좀 되게 많아. 요번에 하나. 뭐 그건 거 같아. 35. 안될거 같아. 나 되게 많아. 근데 나도 되게 많아. 내가 뭐 봐. 내가 되게 이상하게 되네. 말해. 뭐 돌아갈 플레이는 안 나오지. 내가 이제 아이디어는. 내가 가자. 가 갖고 버. 근데 내가 이거 다 가. 근데 사람이 나한테. 너네 다. પછી હું નવકાર મંતો તો સમજે જોઈ નહીં જોઈ ચેપા લાગે છે આપડે <laughs> અરે દેવલો બેટા હેલો ગોટમાં ના હેલોમાં ભૂલી રહેવાલા પેલો લોકા જે હિન્દુ સામને દુખ કેમ ના દે થાય માર કેવો બળ બુદ્ધિ વધારે બહુ મોટા જાય કાઉન્ટરવેટ સે કે બુદ્ધિ વધારે એટલા મોટા બહુ મોટા જાય કાઉન્ટરવેટ બારેનું કાઉન્ટરવેટું બધી આના મેં કા બોલા કે પછી આમાર પર જેને બળાપું વધ્યો હોય કે પછી આમાર માં બળાપું જ્યો નથી અને બળાતા મને દેવ અમે બોલવા જઈએ તો લેજમ પોઈન્ટ આવો પૂરી થઈ જવાના છે એ લોકોની ઈચ્છામાં પાર તમને જોડે દેવલે પણ થઈ જમે છે ને તો દેઈને આને માટે કેવો ચેમ્પિયન મોર ગાને જઈશું મોર ગાને જઈશું મને તમારું કંઈ કહેવું હોય તો તમે રિલેપી બાર નાખજો રિલેપી મને તે આટલું તો કરો તો બધારે શાંતિ ને સુખ વદે એ તો verdade એ તો સમજવાની જરૂર છે પચીસો વર્ષમાં A pati-cha-va-se-guer-ma-a-eed-land-a-che-da. This pati-cha-va-se-ma-lo-co-de-ya-eh. Pah, not-i-k-bra-ni-shat, oi-pah-de-ha-de-ha-de-ha-de-ha-de-ha. A-ta-ta-ta-g-ra-ni-a-ta-fi-i-is-i-i-i-i-i-uh-i-i-h-i-i-i-ati-a-do-hi-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i-i- O meu, eu já vou. Eu já vou sair. Eu já não consigo. O bocado era meio meio. Eu não marquei consulta, legal, mas agora tá, agora já ia, tá vendo? Aí já luta com o nervo. Ah, já, já, já, já, já. Acho que deu uma, acho que ela vai, vai, vai. Acho que não sei não, tá querendo correr, vai. Vou dar, vou dar, vou dar. Vou dar, vou dar, vou dar. तो सबसे पहले तो हमें जो है संधि के बारे में बात करनी है और हम जो है हम बात करेंगे तो हम बात करेंगे कि क्या मतलब है कि टर्म्स राइट है कि नहीं है। चलो हम बात करते हैं। तो कनेक्ट करते हैं। तो सबसे पहले हमारी डिग्री है और ऊपर मैंने बोला था तो भाई बहुत महान है। हां, तो हम रखते हैं। तो ये जो है कैरेक्टर है ये का है। तो मारते हैं।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 A ver, tengo que ver. Dejar la, sigues en la sala. A ver, vamos a la pasada del volado, ¿eh? A ver, vamos. A ver, vamos. La van a, no. La van a, ¿qué es lo que? Se le desnuda, no.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 તો જાણે કે આ તો મિત્રક થી જાણે એના ફલામ આ મિત્રક બહાર આવવા હશે કે અંદર ખુપા હોતો કે કે જ્યાં ના પાટરો તો આપો જો સ્પીડારો એટલે મને લાગે છે એ લેવા માટે જ છે કે આટલા લા راز લેકાર છે કે કે કે દે કે સંઘર્ષ મત લેવાનું છે જય સચીદારામ સચીદારામ સચીદારામ સચીદારામ વસ્તુ જુદી છે સારો કે સમજાવતા સારું શબ્દો બોલ્યો તો લડાઈ ચાલુ થઈ જાય બાકી અને એક જ શબ્દ લડાઈ ચાલુ થાય તે વખતે બોલી ગયો નઈ સમજે ના ભરવાનું દબી લીધો રેકોર્ડ લાગ્યા નહીં ને આપડે રેકોર્ડ ઉપર આપણી જોડે ત્યારે જોડે આપડે મીઠું બોલીએ ને એ જા મિત્રતા બોલેલા કોમલેલા બોલતા હે ઘણા ખરાબ મિત્ર ચાલે મિત્ર તે મિત્ર જળ મિત્ર જળ મીઠા હોય કે દોસ્ત કે ભાઈમ કે તે નોસ નો તો તમને બતાઈ દીને છે આયા દેવા દેને એટલે કે આયુષ કરતા મોહની ગરે દવા કર્મ ના બધા વિચિત્ર ના અનુભવ માં રહે છે હજી તો કામ કરવા માંડ્યું છે કામ પૂરું કરવું છે ને એને બધા કામ પૂરું આ તાર ઘરમાં ઉપાય કરવા જેવું નથી આપડે આ કપડું કપડા નો દાગ નથી પડવા છતાં મને દાગ પડી ગયો સાંજ સવાર પ્રતિક્રમણ કરવું પડે નથી ચાલે આપડે પ્રતિક્રમણ નાખીને નથી કરતા Why is it Shiranya Arpoj Nil sociedad under the sun? In public building, the lord comes fromını, he says that he ignores the souls of babies, they still tie their肉 in fear. They say that when they fly from age, this life is a sweet space. That's too sweet. Let's see, what is it? In our homes, you are the one who does the relationship Right, who is the one who does it in the body. We just try them but there are no different features from them. No, they go from here. Right, we go from there. ખબર પડી જાય ખરી જાય અંદર થી આ બધું આર્થ ધ્યાન જેવું ન કરવા જેવું થઈ જાય આર્ ધ્યાન આપણ શું કરતા હોય તો કરતા પણ કરીએ એટલે આર્ ધ્યાન બીજું કરતા પણ આવવું જોઈએ કરતા પણ કરીએ એ જ આર્ત ધ્યાન ઘરમાં આ લાવવાનું છે આ લાવવાનું છે આ લાવવાનું છે ધર્મ ધ્યાન કોર્મધ્યાન સત્સંગ સાંજ સવારે ચાલુ જ હોય સતંગ ધાર સવારે ચાલુ જ હોય ત્રણ ત્રણ કલાક બે ત્રણ ત્રણ કલાક સત્સંગ સત્સંગ થાય વાંચન હોય કોઈ વાતચીત ચાલતી હોય એમાંથી બધું નથી વાંચન હોય વાતચીત હોય તે આ ચોપડી આવે સારી ચોપડી ની અંદર જે જાણવાનું હોય એ બધું ચાલુ થાય ત્યારે એકાબીજા ને આપ લે થાય રામાયણ મહાભારત બધે જાય છે સારું જ્યાં હોય ત્યાંથી બધે જયારે રમાબેન ગાળું બળે ને દોષ ના દેખાય જરાય તારે ખરું ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય એટલે ત્યાં સુધી નીકળે એટલે બાર આવે તો આપણા માં જ દોસ્ત ભેરા છે એમ લાગે આપડા માં જ ભે છે આપડો દોષ વધારે લાગે એમ સામાન નો તો હંમેશા સકારણ વસ્તુ હોય છે એમ લાગે ખ્યાલ કે જે કઈ બની રહ્યું છે ઈ સરકારણ બની રહ્યું છે અને એની અંદર આપણે ઠંડા કે પાછા હવું જોઈએ એમ લાગે ગમે એવું નુકસાન થાય કે બીજી પરિસ્થિતિ પણ એમ લાગે તમારે એવું રહી રહ્યું હતું ઠીક છે દુકાલે જવું હેડું થઈ જયું હોય જમવાનું કે શું કરો નહી જવાબી કઈ વાંધો કઢી ધળી જાય ના કઈ ના થાય કઈ ના થાય કઈ ના થાય એને એને થાય ને એને એને થાય કે ઘરમાં કેવું બને છે મને તો કહી શકતું નથી ના તો ઓર એ તો એ જ એમ જ ની એ આ તો ગોપોટથી હોય કે ખરાબ થઈ હોય તો કિજા કે નહીં એમ કે ના કિજાવાનું નથી બાકી થાય બાકી ખા કિજાવાનું અંદરથી રહેતા નથી ખાલી વાતચીત થાય પણ કિજાઈને જે કરવાનો છે એ યાદ કરે છે આ કે આપને તમને તમને મેં અંદર કઢી દેના દે ના ના અક્ષર બોલાય નઈ અક્ષરે બોલાઈ કે આ તો આવું થયું તો કેમ ના બોલાય મતભેદ પડી જાય તો કડી માં પડતો નથી બીજા કામ પડતો પડે છે હું મારી રીતે સમજી હોઉં અને સમજા હોય તો એમાં મજબેજ પડી જાય તમે કઈ રીતે સમય થાય સૌ સૌ ની દ્રષ્ટિ સુધી હોય ને એટલે એકમો પ્રવાહ આમ હાલે એક માં હાલે તબિયત નરમ હોય મહેમાન ચાર પાંચ આવે થાય કેવાના આવે તો કાય બાર વાગે થાય કંટાળે નહી ધ્યાન બગડ્યા છે તમે જગ્યા આવી ગયા હોય પછી કલાક ઊંઘ આવી હોય પછી ઉછાળે ઘરો રમાબહેન નામ ખરો હા તમારા કહીને રમાબેન છું બીજું કઈ શું એવું પૂછ્યું નહિ બોલાય નઈ આપડા લક્ષ રેતો સાચું બોલવું રમાબેન રમા એ રમાબેન નું લક્ષ રહ્યા કરે શું રેલાવે રમાબેન રમાબેન ની જોડી નું હોય વાત કરતો રમાબેન તો રમાબેન કોણ મોંભળે કે અત્યારે અમે તો વાત કર્યા કરીએ છીએ એકબીજા સાંભળીએ છીએ ત્યારે અમારું કયું લક્ષ્ય હોય ત્યારે અમારું કયું લક્ષ્ય હશે ને અત્યારે અમે આ સાંભળીએ છીએ હું આપણી પાસે હવા એવું છે ને ભૂલી જવાની જરૂર નહી નાટક છે ને નાટક માં ભૂલી જાય પ્રકાર ના પૂરા હાલ હા પણ ઓલા સ્પષ્ટ ભાન કે હું નાટક માં ભરતરી નો લીધો છે પણ હું ડાયાલાલ છું એવું સ્પષ્ટ ભાર હોય છે આત્મ સ્વરૂપ છું ભૂલવું ન જોઈએ એમ આપનું કેવું છે ને હા નાદ ભૂલવું જોઈએ ભૂલાય નઈ એનું નામ કામ કેવાય લક્ષું જોઈએ જેમ આવી ભરત્રી પાઠ વધશે ભરતું બધું હું ભરતોરી જોવા છું તેમ રડે કરે બધું કરે પણ અંદર કોણ જાણ તો એવું લગ્ન નાટક ના રહી ક્યાં દંડ થાય એ ભાન છે પણ અહિયાં હું મારી જાત ને આપું છું ભૂલી જાય તો દંડ થશે એ ભાન નથી એ ભાન નથી એ ભાન નથી ભાન માં આ કાર્ય થઈ રહ્યું છે અને જ્ઞાન વસ્તુ સુધી છે ભદ્રિકતા વસ્તુ સુધી ઓછી હશે એટલે આ મન વસંતા ના જે ક્રિયાઓ થાય છે એ બધી તમારા તાબા માં નથી વ્યવસ્થિત ના તાબા માં છે મનની ક્રિયાઓ વાણી ની ક્રિયાઓ અને આ દેહ ની ક્રિયાઓ બધી નથી તમારે થોડું પોતાના ધ્યાન માં રહેવું પોતાના કાર્ય રહેવું અને જેને જ્ઞાન ના મળ્યું હોય તેને ભગવાન ની રહેવું બસ ભગવાન ની કહેલી આજ્ઞા હોય વિતરાગ તે આજ્ઞા રહેવું બીજું કશું કરવા જેવું નથી ભગવાન ની આજ્ઞા મન કે સ્વરૂપ નું જ્ઞાન જ્ઞાની પાસે સ્વરૂપ માં અને ભગવાન આજ્ઞા શું છે એનું ભાન ના હોય હા એનું ભાન ના હોય બરોબર તો કઈ રીતે રહેવાય ના પણ ભાન ભાન એ જ્ઞાની પુરુષ પાસે બધું કરી દેવું જોઈએ ભગવાન ની આજ્ઞા શું હોય તમને ગજવું કાપે તો તરત એનો દોષ ના દેખાવો જોઈએ તમને મારા ઘર નો ઉદય છે પણ ઉદય કોનો ઉદય આપણો હા તે આપણો ઉદય તો એનાથી એવું બની શકે નહીં શકે નહી આપણને કોઈ છેતરી જાય વ્યાપાર થઈ શકે એવું નથી તેવું વ્યવસ્થિત કહે છે મેં એવું વ્યવસ્થિત તમારા ઉદય સિવાય કોઈ માણસ કશું તમને કરી શકે નઈ એવું વ્યવસ્થિત અમે કેવા માંગીએ છીએ બરાબર સમજાય ની માટે તમે શાંતિ થી ખાઓ પીવો જે ઉદય આવે તે ખાઓ ઉદય આવે તે પહેરો ઉદય આવે તે ફરો સમજો ની ઉદા થઈ ને કરો એને આ ધર્મ કે છે ભગવાન ધર્મ કે ધર્મ કરવાનું ભગવાન ધર્મ કરવાનો કરવાનો કયો જ્ઞાની પુરુષ આજ્ઞા અને ધર્મ શું પોતાના સ્વરૂપ નું સ્વરૂપ અને આ સાથે લૌકિક ધર્મ કયો ભગવાન ની આજ્ઞામાં રહેવું છે સ્વરૂપ ની રમણતા ના હોય અને સંસાર માં હોય ત્યાં સુધી ભગવાન આજ્ઞામાં રહેવું સમજ ભાઈ ને અને બીજું બધું વ્યવસ્થિત કહીએ છીએ મુંબઈ માં બિરાજા છો ત્યાં ક્યાં બધું જોવા પધાર્યા શું કે છે મું બધું ક્યાં જોવા પધાર્યા બધે તમારે છે નથી લાઈ પડે જેને બધો આ કાળના કાળ નો પ્રભાવથી બધું વ્યવસ્થિત જ છે બધું અમે વ્યવસ્થિત જોઈ ને ગઈ છીએ નઈ વ્યવસ્થિત જોઈને ગઈ છીએ અમે એવું આપે જોયું એવું જાણવા થવા માટે આપણી પાસે આવ્યા એમ કેવું ટાઈમ બગાડવાનું નઈ અધોગતિ માં નિશાન છે અધોગતિ છે ભગવાન આજ્ઞા વાંખે ના દેખાય દેખાય એવી વસ્તુ નથી વાંખે દેખાય એ આજ્ઞા થશે શું કયું થશે એ તો એ તો ઉદય નહીં ઉદય ની આજ્ઞા છે છે ઉદય હા આચાર્ય ખા ઉદય ની આજ્ઞા છે ભગવાન નીચે ઉતરવા ઉદયાદી હા ઉદયાદીન વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત બધું વ્યવસ્થિત ગોઠવાની કરી રહ્યું છે તમારે અહીંથી જન્મથી સુધી નું બધું ફરિયાદ તમે કરો છો ભગવાન નાખ્યા ના દેખાંદર થી સમજવાની વસ્તુ છે એ સમજવાની વસ્તુ બરાબર વસ્તુ છે કાંઈ કઈ ક્રિયા કરી લે માઉં દવા દોતર કરો યે ભી ટકા દે હાથ નથી કાકા પીવાતા આ મે સમય કરી મે પરકમો કર્યું મે આમ કર્યું મે વો જકે યાદ કરી આમ કર્યું બધું કર્યું જસ મે જકે તો ઉદયું કી આ દે ઉદયી જ નહોતું મે દોબન હે જો હાલો આ જાઈ મે કે હા મે ના તો ભૂલી જવાનું ઉઠી જ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 はい、やめて。<laughs>